નીય માની ગયું મન બધો ચિત નો જ વાંધો આપડે મહાત્મા આગળ નહીં થતા એને ચિત કરી મને એનો સ્વભાવ ગમત ભાઈ એકલો પાંદો નથી અમદાવાદ વાળો એટલે શું એ હિસાબ બધો ચુકતા કરીને ચાલ્યા જવાનું જેનો જેનો જે હિસાબ હોય હિસાબ ચૂકતે કરવાનું શાંત આપ કરવાનું હિસાબે ચાલે ઉપર થાય કહો પ્રકૃતિ ઉપર થાય જ કહો કે પ્રકૃતિ પર વાત છે છતાં લોકો એનું પોષણ કરે છે ને લોકો જાણતા લોજ ગયા જીએ છે લોકો એમ જીવે એવું નથી આ જગત પ્રથમ પ્રકૃતિ નું પોષણ કરવું નહિ પ્રકૃતિ નું પોષણ કરવું નહી રક્ષણ કરવું નહિ પ્રકૃતિ નું ઉતરાયણ લઈએ ખોટું કે જોઈ રહી ગયું છે પણ સામાન વિણું ક્યાં ક્યાં લઈએ છીએ આપડે ઉકરાણું ક્યાં ક્યાં લઈએ છીએ બધી બાબતો બધી બાબતો અરે આપડે અપમાન કરે તો એ ધોરણે કોને અપમાન કર્યા છે તને લાગે નઈ સારા એ ધોરણ ઉપરાય નકરા મહાત્મા ભાઉ ત્યાં બરોડા સાંજે ચાર વાગ્યા છોલો ને તમારે પ્રશ્ન કે શું પૂછવું શું દાદાજી એ બધું કીધું છે હવે શું પૂછું મટુકા કા એમ કે દાદા પેલા આવીને તરત બોલવાનું ચાલુ કરે પ્રશ્નો વગેરે તમારે બધા મનમાં પ્રશ્નો હોય તમારે મનમાં ને બે જણા હોય તો સાત વાગ્યા બાર વાગ્યા સુધી બે જણા હોય છતાં એ બધાને આ જ્ઞાન માં આગળ વધવા માટે શું મદદરૂપ થાય એ વિશે વાત છોડી રે ચાલુ વાત શું મદદરૂપ થાય ઉપયોગ ચુકે ત્યારે કોઈ ઉપાય ન તો ઉપયોગ વાળા નું કામ છે નહી ઉપયોગ રહે ત્યારે નુકસાન તો જવાનું નથી ઉપયોગ વિશે બરાબર સમજાવો દાદાજી ઉપયોગ ઉપયોગ હરેક પ્રસંગમાં કેવી કેવી કેવી કેવી રીતે રહેવો જોઈએ હવે જુદા જુદા પ્રસંગમાં જીવનના જુદા જુદા પ્રસંગમાં ત્યાં ભય સ્થાન છે ઉપયોગ સરકી જવાના ઘણા ઘણી જગ્યાઓ છે ના છટકી જતું નથી છટકી જતું હોય તો લાભ પાછો આવે થઈ જતો નથી આગ નું બધી પાતળી આગલી પાછી બધી આગલી પાછી હોય સર એવું વચ્ચે એટલે વચ્ચે એટલે કેવી રીતે એ દીવાનું એ દીવાનું જે દીવાનું તે દુ ને માન્યુ મારું કે આપડી ને આપડે થાય હજુ સુધી નથી રહેતી હજુ સુધી નથી જ્ઞાન માં આવ્યા જ્ઞાન માં આવ્યા જાગૃતિ સમજવાનું છે એટલે જાગૃતિ એટલે એમ કે રિયલ અને રિલેટિવ સમજવાનું જ છે ને વસંતભાઈ વસંતભાઈ <sharp> <verstehen thatissible> <sharp discovered> દેહ ને હાથમાં બે જુદા પડ્યા જેવું ખ્યાલ રહે છે એ તો રહે છે આવે સારું છે વધારો છે આ જ અનુભવ બીજો અનુભવ કર્યો તમારે નથી આવતું અનુભવ કૃષ્ણ ભગવાન જેવી દેખા પણ શું સમજાય જ્ઞાન આપતી વખતે બે પાંચ લાખ રૂપિયા લેતા હોત તો આપડે ચા પાણી આપણે ગંદ પૈસા પૈસા જેમાં ખર્ચ થાય ને બઉ કચ્છ પડે તેની કિંમતી વધારે સભા મેં બધી પછી પૂછ્યું કે જો ચિંતા બિનતા થઈ रही थी, थी, ते थी, थी रागद्रत ગયા તો ભગવાન થઈ ગયો નખો જ નથી કોઈ બધું આવી ગયે આપણા દોષ થાય તો બીજા નો દોષ દેખાય નિયમો ના દેખાય એટલે આ બધું જ થઈ જાય ને જગત આખું પર ઉદ્યોગ માં ગયા કરે મારું કેમના રહેણમાં જ આખું જગત રહે રાજા નું લક્ષ્ય ચડીએ ગબે થી મુશ્કેલી સામે આવી બધા યોગો સમર્થ પ્રયોગ કરવા માટે છે સમર્થ પ્રયોગ કરવા માટે બધા યોગ સમર્થ પ્રયોગ ના થયું જંગલ માં જઈને પોષ લઈ નિરાયેલા શું કે છે પૂછે છે સમજતો એટલે શું રાગ ના થાય છે નાઈક નહી ગમે માન આપે છે ગમે આપડે દૂધ આપીએ છીએ રાગતો માન આપનારી ઉપર થાય છે એમને રાખે રાગ આપનાર જે હોય ને તે ગમે તે લાગશે રાગ આપે છે બોલો નથી ગમતું કઈ એટલે નથી ગમતું એટલે એ તરફ આપડે આપડે અનાશક્ત છીએ પક્ષ નથી કોઈ નથી સારું છે જે મને લાગજો ના ત દાદા બરાબર જવા આવે છે હમણાં એમ નિકાલ ચારિત્ર બહુ તમને ધ્યાન થયું કે ચારિત્ર બહુ વિતરા કરો વિતરા કરો સમજાયું મને તો સમજણ પડી ગઈ એમને તારી રમો આપડે ભેગા થઈએ છીએ તારીખ રમો અને હું એવો પ્રશ્ન કરવા ત્યાં કરવું એ બરાબર તો નથી ને માટે મને એવો વિચાર આવતો હતો કે પડે ને ચાલુ કરે ને કાળી જોવાથી બુમટે જ ખાવાથી તારે ઊઠાય એમાં આપણે બધાથી પર છે પણ આ છે એને ખટેડું પડે ને તેના ખટેડું પડે તાખેડેડું બધા ઓકે આવું તો થઈ ગઈ અહીં તો નિયમિત મોણા આવવા ને કોઈ પૂછ પૂછવાની આજે વાતચીત કરવાની ના પતિ કપડું હોય ને તે ધોવું તો પડે પણ નાયા પછી આબું ના આવડેલું કપડું થઈ ને ધોવું પડે પાણી ચાલુ કરવાનું ગરમ નીકળે એટલે પછી એક બેટા બટા ના ઉડે તે રહી ફ્લાઇટ ફ્લાઇટ શું આઈ કે રે એક્ઝેક્ટ આ દેખાય ના ના ના ક્યાં જાય તેરા જો તો હવે હા હા સાદો પણ નગળી નૈલા તો વેલા સાબુ નું સાદો વળે કસ એ તો એના તો ભૌગલિક નીકળે મારે ગગન મહેનત આ પ્રાપ્તિ તો દુર્લભ કહેવાય રાખે કીધું કઈ પૂછો કહો એક વખત તમે કહ્યું તું વાક્ય કે હું કપડા ધોતા શીખવાડું પણ મારા કપડા ના પકડે એક વખત આપે વાક્ય કહેલું તો કપડા ધોતા શીખવાડું પણ મારા કપડા ના બગડે એ તો ધોતા માળા બગડે એટલે હું જીલતી કરું આ આપણે સાવધાન રેવું પડે અને જ્યાં આપણું એમ માણસ કે તમને શીખવાનું કરો પણ મારું ના બને ત્યાં આગળ આપણને સાચી વસ્તુ મળે એમ કે જે આપણને અબધ સ્પષ્ટ રહીને આપતો હોય માણસ અબદ સ્પષ્ટ રહી આપતો એ પોતે એમ કે કે હું તારું કરીશ કરતા શીખવાડીશ અવલંબન આપે ખરા પણ અવલંબન થાય નહીં તારે પેલા પોતાની જાત માં શીખવાનું મળે ને એની હાજરીથી એ શીખે ને તો આ અવલંબન ના કેવાય આપણે કહ્યું ધોવાના હોય સાબુ આમ કાઢો એવું તેવું એમની પાસે ના હોય ભાઈ તું કરવું જોઉં છું એટલે ખરું પૂછે તો આ એક આત્મજ્ઞાની બહુ મોટી નિશાની છે આ કે જેમાં ક્યારેય અકર્તા પદે રહીને આવે કે જ્ઞાનીપુર છે જગત લીધો છે બધા વકીલો પાડે છે આ દીકરી કે તૈયાર વકીલાત કઈ કરે વકીલા આપણું વાક્ય સારું પડે છે કે બન્યું તે ખરું એમ રાખો કામ કરે જાવ બન્યું તે ખરું એવું રાખો બન્યું તે કરે છે એમ મને તે કરે કરેક્ટ છે હા એવરા મને તે જાય તે રાઈત રૂપ છે હા ઓ ઈને બેગીને લગા કે તો ભગવાન આવના જાન છે બધા આપણે સખત છે સખત છે સા ના દેને કે સંજાન બોલવા રીવાજ બહુ થઈ ગયો પચાસ ઇન્સાન બદલ ગયા ઘર પણ જતું રહે માં ઇન્સાનિયત ચલી ગઈ ઇન્સાનિયત ચલી ગઈ ઇન્સાનિયત માં તો અત્યારે દસ પૈસા આપડા હોય દસ પૈસા આપડે બસ માં દસ પૈસા જાય તો ખોટ છે દૂધ માં આપડા પૈસા જાય તો એક ખોટ છે એમ કે બોલે છે બોલે છે પાસે કઈ કામ હતા નહિ તો ઇન્સાન રહ્યા હોત તો ઇન્સાન ની વાત ક્યાં કરે ક્યાં ઇન્સાન ને ક્યાં આજના મનુષ્ય ચારી વાર પચાસ વાર પર વાત કરતા ઇન્સાન બદલ ગયા તા નું સારું રહી ગયું ઇન્સાન બદલ ગયા એમ ત્યારે સિનેમા વાળા ગાય તમે શું શું થાય ખબર ગયા તમે પહોંચો તો એવું સાચું પડે છે બઉ નિર્દયતા બધું બરછટ બરછટ સોજ ભાઈ ને અત્યારે એવું બરસટ ને બરસઠમારસઠ બધા અત્યારે એવા બઉ ફેરફાર થતા ભલે હિંમત માં બીજા બધા રોગ નહીં નીકળી નીકળી ગયો સાચી રીતે ઊંઘયો નથી એમ કે રાતના દર વાગ્યા ધવા એક વખત ના ફે અત્યારે તો પણ નોકરીયા જ આરામ છે આનંદ છે આનંદ છે એમ કહે ચાલે શહેર માં ફક્ત નાગરિક વસ્તી ની વાતો ઘણો ખરો બાદ તો આ કારકુનો બધા એમાં બધો અને મકાનોની આવક ભાડાની ઉપરનું ભાડું પાંચ સાથે આવતું હોય તેમાં ન ભાવવાનું કઈ બધું કશું ડેવલપ નહીં મંદિરમાં ભેગા થાય પણ વિચારશે નહીં આત્મા દેવી વસ્તુ કહેવું સાહિત્યકારો તત્વચિંતકો થોડા ઘણા હશે તે થોડા ઘણા તે તચિંતક નહીં પણ તત્વચિંતક ના એ લાઈન સાંભળ્યું પણ એ લોકો તો જીવતા બોલ્યા અને ત્યાર પછી એવું જ ચાલ્યું કે બધું મેન્ટલ પ્લેન ઉપર જ ચાલ્યું જીવન ને નથી દુનિયા હંમેશા આ ભીસમાં છે ને આ ભીસમાં એને પેલું જે મગજ છે ને એ વાત એને જીવનમાં જોવી પડશે એટલે તમે કહો છો નાખશે ગોળ ગોળ ફર્યા કરે એટલે પાસલા પાછું વાતાવરણ લાઈન ઉભું રાખે જે ના હોય તે વાતાવરણ પાછું લાઈન ઉભું રાખે એટલે પેલા બધા નવું લાગે નવું દેખાશે હંમેશા દુનિયા ને નવી જ દેખાડ દેખાડ કરે છે એની મેરે લોકો આવે છે તે ધર્મ નારા સાચા માણસો પાઠતે બધી તાકશે ને એટલે કબજો બધા બીજા લોકોના હાથમાં આવી જાય અને જૂની ગાજીઓ બાજુ તૂટી જશે જૂની ગાદી છોડતા નઈ છોડે પણ તૂટી જવા જેવાય ને નઈ તો આ મંડલેશ્વરો કઈ આ મંડલેશ્વરો છે આ મોટા પુરુષો ને શરમ નઈ આવતી હોય એક હાજર આઠ વિજય સુરી આજે મોટા પુરુષો છે એક હાજર આઠ વિજયજી એવું બધું જે લખાવે છે એવું છે લોકો તો છુટી જશે પણ એમનાથી નથી છુટાયું એમના આપણે પેલા મલ્યા અમે પેલા આયુ દરેક ગામ માં બે ઘર કથા કરનાર જેવી ભાષા એની વાણી એને હૃદય ગમ છે ઘેર ઘેર એના કથાના ઘેર ઘેર મત ગયા છે મસ્ત થઈ ગઈ ગયા આપડા લોકો કેવા ધર્મ આગળ વધેલા છે આદિવાસી નો હબડવાની વસ્તુ એ બઉ થઈ ગયું શું આટલું સમજે ને પ્રમાણિક પણ રહેવું જોઈએ નઈ નીતિમય રહેવું જોઈએ આવું બધા શબ્દો બધા સમજે નઈ તો એ ઘણું થઈ ગયું શું ભલે પછી હનુમાનજી ને માન ત્યાં સેવા નથી કારણ કે આ કાળ જો હજુ હનુમાનજી માન્યા છે તો આ કાળમાં હનુમાનજીને ઓળખીને હનુમાનજી માનવા દે તો હરુમાજી ને વચ્ચે કાળ માં કહ્યું હનુમાનજી વસ્તુ છે એ તો એ મનુષ્યો હતા બધાધરા તો જે એમના જીવનમાં કામ આવે એમના વ્યવહાર માં કામ આવે એવી વાત તો લોકો વધે છે લોકો એવી વસ્તુ શોધી રહ્યા છે કે એમના જીવન કામ આવે એમના વ્યવહાર કામ આવે એમની ગૂંચો ઉકલે આવું તો શોધી જ રહ્યા છે ઊંચો ઉપડે એવું મારું એમને ઠંડક મળશે કલાક તો ઠંડક મળે છે બાપુ ને કે ભાઈ કોઈ સુધરતો નહી થાય કરવાનું પણ સુધરે લોકો સુધરે તો નહીં જ ને કેવી સુધરે એકદમ ના સુધરે પણ થોડું સ્થિર થાય તો આવાડે એમ કરેભાર માણસ પાક થતું હા બધું ચોખ્ખા માસ્તરો પણ પાક વાણી આવે છે એમાં ના ઘણા વાક્યો ઘણા લોકો વાંચે છે તો એ લોકો સમાધાન થાય છે ઘણા સમાધાન થાય છે એમને એમના જીવનમાં ફેરફાર જણાય છે કે આ વસ્તુ સાચી છે તારે એ લોકો એમ થયું કે આવું કઈક ધર્મ ની અંદર એવું છે કે જે આપણે સાંભળવા મળે તો આપણો વ્યવહાર બદલાય થાય એટલો બધો ગુચવાયો છે કે વ્યવહાર ઉકેલવા માટે કોઈ હવે એ લોકો આજ ખરી વાત છે ચરણવિધિ ચરણવિધિ માં આવે છે ને કે મન વચન કારણ તેઓ અને તેના સ્વભાવ હું જાણું છું તેવો અને સ્વભાવ તો એટલા માટે આબુ ને પાણી પાણી ના થઈ જાય પાણી કઈ આબુ નહી થઈ જાય માર વતન કાયમ કેવો એનો સભા એને હું જાણું છું મારા સેવા ને હું જાણું છું દોધ્યું તારું મન ખબર પડે ના પડે તરત જ ખબર પડે વાણી ખરાબ છે ખબર પડે ના પડે ખબર પડે અને કયા નહી કાગળ ચાલવાનું ઘરે ચાલવાનું પેલું પડ છે જાણકારો ને જાણકાર શપથ પ્રકાશ સ્વભાવ બે માં શું પહેર એનું મૂળ પૂછવાનું એ હતું કે ટેવ અને સ્વભાવ એ બે માં શું પહેરે ખસેડા ખે નહી eight boys